પંદર પેઢી ટકે આ લક્ષ્મી છે આ તો પાપાનું બંધી પુણ્ય લક્ષ્મી છે કેવી છે પાપાનું બંધી પુણ્ય હા થોડી ઘણી પુણ્ય નું બંધી હોય તો આપડી લક્ષ્મી જે ભોગવે છે ને તે આપણે કહીએ તમે અમારી લક્ષ્મી ભોગવી ત્યાં કે છે તમારી છે ભોગવીએ છીએ એવું બોલે એ તો ગટરમાં ગયું બધું એમાં ગયું ગટરમાં